ચીકણી ફાયેલો આપડે ઉભી કરીએ ચીકણા મારે ચીકણી મોડી થઈ ગઈ બધી ચાલુ થઈ ગયા ભય ભય બગીચો આપડે ચોટી તે એવું બગીચા જોડે વ્યવહાર રાખો તો બગીચા છે બગીચા આપડે છૂટા રેવો છૂટા રહી છૂટા રેવો હા તો આ બગીચા નહીં બગીચો આપડે ચોટી પડે એવું કરે મને મારી જગ્યા કયું સારું છોટા હાર હાય છોકરા થી કઈ ફાયલો છે મારી તમારું જ્ઞાન લીધું એટલે હવે ચીકડી ફાઇલ નો નિકાલ થઈ જશે હા નિકાલ જવાનું બધો નિકાલ થઈ જશે ના થાય તો દાદા નું નામ દેજે કે દાદા ચીકડી ફાઇલ નિકાલ કરી માથે દાદા આવે પછી શું વાંધો ને અમારા માટે શ્રી મંદિર સાબિત છે ને તમારા માથે દાદા પછી એમ નથી કરતા કેમ કેમ વર્ગેલો રે ભૂલ કરીએ પછી એનું પ્રતિક્રમણ કરીએ પછી એકદમ એનાથી મુક્ત કેમ ના થઈ જવાય એકાદ દિવસ સુધી વળગેલો કેમ રે ભાવ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ એવું મહિ માં રહ્યા કરે વળગેલું રે વાત પસ્તાવો વધારે એટલે પછી આપડે બીજા ધ્યાન માંથી છૂટી રહ્યા કરીએ ને ના ના પસ્તાવ પસ્તાવા થાય તેમ તમારે પસ્તાવાનું જરૂર નહીં તમારે તો આ સારું અપસ્તાય જયારે કર્યું એ પસ્તાય આપડે કર્યું નથી નામ જન્ના હોય ના હોય એમ આપડે થયું કે આપડે શીખો પડ્યો કે થોડે થોડે આવું તારે નતું કરવું જોઈતું પણ નિરંતર ચેતવે <coughs> ભગવાન અમેરું કરવા તો દ્રશ્ય જ છે ભગવાન દ્રષ્ટા જ છે હું આ દ્રષ્ટા ને ફરી ગાડી છટકાળે એટલે આપડે એને કહીએ છીએ ના દેસ આવું એકાગ્રતા રહ્યા ને થોડવાનું હા થોડા દઈએ તો મારા મી રમા જતો રમ અને બાપ જાય છે આ તો ચોપડે ચોપડવાની હોય ને તેના કરે બાપ ઓનર છે ભગવાન તો તમારું સ્વરૂપ છે બીજું કોઈ નથી બહાર નથી કોણ છે તમારું જે સ્વરૂપ છે તમારું સ્વરૂપ છે એ કૃષ્ણ તમારું સ્વરૂપ છે એ કૃષ્ણ તમે જે બ્લન્ડર કર્યા છે તે અને મિસ્ટેક એ ઉપર ભગવાન ઉપર ભગવાન તો પોતાનું સ્વરૂપ છે શું છે જ્યાંથી સેલ્ફ નું ભાન નથી ત્યાં વધી શકે હે ભગવાન હું ભગત થઈ ગયો બાઉન્ડરી દરેક માણસ ભગવાન પણ જો થાય તો પ્રગટ થાય તો અદ્વા અંધારામાં ભગવાન થાય ભગત થઈ ગયા છો યાદ કરીને તારી અને અગિયાર ગોકળા કર્યા કૃષ્ણ ભગવાન ભગવાન હા બધું તો લોકોને યાદ રહેવા માટે કર્યું શું તમે પડ નહી લોકોને ફાયદા કરે છે મારા તમે કઈ એ નમિત્તે યાદ રહે નિમિત્તે ભગવાન પાસ કગવાન હાલ્યા તમારું છે મિસ્ટેક બ્લન્ડર શું નામ તારું કર્યું રાજેન્દ્ર મોટા મોટું બ્લેન્ડર મિસ્ટેકો તો પહારું તો ઘરે બંધાય મારા વાહ એટલી મિસ્ટેકો કરી ને પોતે જ પોતે પોતાની મારકા ભગવાને બનાવ્યું કે ભગવાન માર પડ્યો ભગવાને મારે ખોટ ગારી મારો છોકરા ભાઈ નાખી કે સારો આરોપ આપો છે શું બિચારે બગાડી છે એને નથી મધર કે ફાધર એને ઉપરાવું લેતા નથી તેથી આવું લોકો કરો છો શું ધારી તમે લોકો મધર ફાધર ભાઈ ઉપરાવું ગયેલા ભાઈ મારા છોકરા માં જ ભગવાને ધંધો મારો કોર્ટ માં ગયો ભગવાને ગાડ્યો કમાયો ત્યાં હું ગમેલોને કોર્ટ ગઈ ત્યાં ભગવાન ગાડી પાલસી પર ઢોળે પાલ વઢવા આવે જેની પર કોઈ વળવા ના આવે એટલે ભગવાન મા બાપ ને કોઈ વડના નહીં તો ભગવાન પર તે છે કર્મ બંધાય ભગવાન જોડે ના ખરા ભગવાન તો ભગવાન છે જેનું નામ સંભાવી હોય કૃષ્ણ ભગવાન હોય ત્યારે પ્રેમ હોય ને પ્રેમ જેમ પ્રેમ તો બધી કોઈ જીવડું એવું પ્રેમ હોય છે નહીં ભગત ના હોય દત્ત ના હોય ભગત હોય તો હોય જ નહીં ભગત ભગવાન ઉપર પ્રેમ તે ફોક્તિ બગાડવો પૂછો સવાલ ગીતા ભક્તિ યોગ કર્મ યોગ અને જ્ઞાન યોગ ત્રણ રસ્તા બતાવે છે ત્રણ રસ્તા બતાવે છે ભગવાન ને રાઈ નો તમે કહો છો ભગત તો છે અને લક્ષ્મી ના ભગત છે બાવા શું લડ્ડ ભક્તિ ભક્તિ ઊંચા ઊંચી ભક્તિ તમે એમ કેમ કહો છો કે ભજન આવું આ ખોટું કરો શું સાચું જે ભક્તિ કરનાથી તરત જ શાંતિ ને સુખ ને એને ચિંતા બનતી જાય બધી મારા જેવો માણસ હોય ઉકળાડો ને ચિંતા બઉ ડાયવર્સ ડે બાજુ કઈ ક્યાંથી થાય ભગવાન ને ભતા ના આવડ્યો ભગવાન ને આવરી રીતે ભજ્યા ભગવાન ભક્તકો દળ્યા એમ કે ભગવાન મારો છોકરા ભાઈ ને કેવું કેટલો વિરોધી હોય બોલે ભગવાન માં નુકસાન કર્યું એમ કેટલો વિરોધી ભક્તકો દળ એમ બોલે એ મારું મામેરું પૂર્યું ના પૂર ભગત થી ગોડવો છે ભગવાન પક્ષપાતી હા તારી ભક્તિ છે આદર હા ભક્તિ કેવી હતી પ્રૂફ જોડે પ્રૂફ હોય સાચા શબ્દ થાવ ભગવાન ખુશ છે આ ભક્તિ ને મન તો ચી છે કોણ ના રે કેટલો તો ભગવાન ભગવાન ભાવ જ નથી લોકો ને ભગવાન આપડે બેંક માં ડોલર ગણવાના હોય ને તો ક્યાં ગઈ દેવા ભક્તિ સાપી લક્ષ્મી વીતી છે ભગવાન ઉપર નથી માન ના દે તાર ભીક ભીખ ને ભીખ માન ની ભીખ કીર્તિ ની ભીખ લક્ષ્મી ની ભીખ સ્ત્રીઓ ની ભીખ ની ભીખ ભીખ ભીખારા ભગવાન ભગવાન કજું હાલે બીજા ભગવાન દે આવ્યું ના ભાઈ ભગવાન જરાય દે આવતા ભાઈ ગાડો નથી દયા ભાઈ દયાલું દીકરો દયા કહેવાય છે ઉંદર બચાવવા માટે પ્રયત્ન કરે શું કેવાય બે બચ્ચા ખડી મળે અને આખડિયા દયા કઈ પાછળ આવો તીંગો દયારું એક બાજુ ઉંદર પર દયા કરતા કરશે બધા દયાળુ નીકળ્યા છે बिलाड़ी तब छर आपो तो नहीं खाए नही खाए कह બિલાડી મારી નાખ્યા કઈ જત ના પાક્યા છો વિચાર કરો બીજા પર નિર્દયતા થાય છે નિર્દયતા નો ફર શું આવશે એટલા આવતા ખાધા વગેરે ખડી મરશો એનો સંસાર તોડે વિચારી હે ભવન ઇકુ આવાનું ભવન છે રાગદેશ વગર રાગદેશ મારું મન શું જ છું હમો કરવો પડે જેમ કોર્ટ ને કોર્ટ ની મેં ઘણું ભરેલું ભાઈ જતી કરવા રાજેન્દ્ર આપડે સમજવું પડશે ગપ્પુ નથી જગત એક શબ્દ અવરો નહીં બોલવા વર્લ્ડ માં કોઈ એક શબ્દ અવરો નહીં બોલવું આ પચીસ વ્યક્તિ એકાદ શબ્દો બોલ્યો લખાયબ્દ નો અને દરેક શબ્દ ફરી ગમે ત્યારે પણ એને એક્સપ્લેન કરવા તૈયાર છું એટ એની ટાઈમ તમે આ બોલ્યા હતા ચાર ચાર લોકો રોગ જાય ને આ નરો કેટલો બધો શેડી લુગી શેડી સુદ્ધમ શેડી ગયું દેસ શાંતિ લતી મેઈ જો દાદા એલાં પેદા આઈ ને આઈ લેવલ પુતલો દેવે જે છેલો આને કિનેરી લુગાય રે અરે સાચું કે જે વ્યવહાર ને એક્સેપ્ટ કરે છે વ્યવહાર ને ખસેડે તે સાચું વિજ્ઞાન ના કેવાય સાચું કયું કે જે વ્યવહાર તેલ લઈને આવો આવું કે અગિયાર વાગ્યા પેલા જવાનું છોકરો જલ્દી આવજો પાછા અને આ વઘાર કરવો મારે શાક પર અઢી છૂટી હું આ વ્યવહાર ચુક્યો ફરી પરિણામ નો અધિકાર નથી પરિણવા ના દેવો વાર અનંત અવતાર માં ભટકાય માર છું વ્યવહાર ચુકાય નઈ એક દુખ ના કરાય બહુ ને દુઃખ ના કરાય આવું દુઃખ ના કરે એનો વ્યવહાર કેવાય વિજ્ઞાન શાહ છે સાંભળે શાહ જય સચિદા બોલો શું કેવું છે સચિદાનંદ તેમ બોલવા હા નિર્વેદ સાથે વાર્તાત કરો મને હબરાત ન થતી સુખેલ છે દાદા કે કે નહ છે એ નિયમ પણ છે હા પતિ વિદેશ સુ છે વ્યવહાર માતા આપે તે નિશ્ચય ને નિશ્ચય જ્ઞાની આપે પછી કશું જાણવાનું રહેતું જ નથી વ્યવહાર માતા આપે ને નિશ્ચય જ્ઞાની આપે कशु जाए ज्ञान अविनाशी आप पड़ेला व्यवहार ने क्या धक्को ना भरा पेलो व्यवहार पची निश्चय બધા તારે ડોળે ના આય બધા ભાગે લીધે બધા ઉભા રહ્યા ना वे ना वे ना आपने हो तो आत्मा चो बराड़ो नो આપણો ચોખ્ખો હોવો જોઈએ તો આત્મા ચોખ્ખો થાય કોઈને કોઈ ની કોઈ વાંધો ના થાય દાદા દાદા કારણ કે અમે અમે તને તું કૂકવાયું ને તને કહી દે પહેલાથી કે તું આ કોઈ થાય મારે તું રોટો બોલજે મારે બોલાય શું કહેવાય તમે જ બગાડ્યો છે યુ આર હોલ મારી પાસે એ ત્યાં તારે પ્રકાર અને આનંદ એને તારે જે જ ઉપયોગ કરવો કરી જોઈ કરી છે બરાબર जो थो थो। तो जो है पड़े ने क्या थी प्रकाश आते प्रकाश ना दुर्पयोग कर दुर्पयोग भगवान पहले ऐसी सत्संग जीवन ઉસંગ તો પછી સરસ સરસ મનુષ્ય દેખાય નઈ એક અગરબત્તી સુગંધી આપે એના મનુષ્ય દુર્ગંધ ગંધાય એમ કઈ જાતના લોકો છે પચી પચી પેલી વડોદરા કોણ ખેલાયેલી દેખી હા એન મરી ગયા એમ મરી ગયા લખે આવા ચીવડા ઉતરાય ખાઈ ને પી મરી જાય એમાં તે શું કરી દે મનુષ્ય પણ કહ્યું મનખો નકમો ગયો મન ખુશી ઓરત પાડતા કઈક બેન કેમ ધરી જોયે એવું એ બોલશો નહીં પૂછ્યો જ નહીં પૂછ્યું પૂછાયર કરો કોઈ બધે પડે તો દાદા કરાડે પણ પછી તો જેવી રીતે બહેનો કમ્પ્લેન કરે ભાઈ ની ભાઈઓ બહેનો ની કમ્પ્લેન કરે ખરા આપડા તમે કઈ પણ કાર્ય કરો म ना एक बात मिली एक लाडा मिली ते कई क्रिया काम करो जेना को દુઃખ નઈ થાય કારણ કે મારી પાસે લઈ જવા સિક્કો મારી જવા તું રખડેલ રખડેલું ચાલે આ કોલેજ માં સિવિલ એન્જિનિયરિંગ આવડો મોટો તમારી કિંમત દબાઈ ગઈ છે ભાવ ખુલી ગયા ભાવ એકદમ ખુલી ગયા હવે હા હવે ખુલી ગયા આત્મજ્ઞાન લીધું એટલે ભાવ ખુલી ગયા એવું છે મારે તો આવા સીલ બધા આવેલા છે આપડે દાદાજી શું કરું મને બેઠા છે મને છે તે બોર્ડ છોડતો નથી અને એક બાજુ બિઝનેસ માટે એક છોડતા નથી એક બિઝનેસ માં આવી જ ભાગીદારથી તમારે દાદા શું કરું છોડતો કે છે હજાર ડોલર વધારે પગાર હોય તો જત રહી છું એવું કે છે હજાર ડોલર આપું હા અન્યાય કેવાય ન્યાય કેવાય કે અન્યાય કહેવાય ખોડવું નથી મારો સાથ નહી મારે મારો બબલો બબલી નહિ ભાઈ કેલા વાત સમજી પછી જે થયું તું કઈ સાલ પાસ થયેલો બધા પોણા રૂપિયા ખૂટે સારું થયું એન્જિનિયર થયું સારું મારી ગયું એક હું ક્યાં રહું છું જુદા રે પણ વધારે જ નથી ભેગું થવાનું બધે જ નહિ નહીં ભાગ કર્યું નહી पचीसाली वर्ष पड़े मैं भूल नहीं थी तेरी कहने तेज मेरी भूलती हाँ भूल थी नहीं मारी भूल મારે જ મધ્ય નહીં પાડવું એમને પડે તો ના પડે તો નથી મારે નથી પાડવું એટલે ખુશી લાગ્યું મને તમને સમજવી જાય તમાર ઉભા મને કે છે દીકરીને ચોદી દેખાયું તૈયાર છે તે આપજો ને કહ્યું નવું બનાવું તમારે એટલે એટલે મતભેદ પડ્યો તમારા મામા ના દીકરા ને તો હતો આવડે આવડે ચોદી ના તાપ આપો એ તમારું ને મારું થયું બોલ્યા પકડી ગયા દીકરા અહીંયા આગળ તમે હું એવું નહીં કહેવા માંગતો હું ફરી ગયો હું એમ કેવા માંગુ છું કે પાંચસો ત્યાં રોકડા બહાર નાનું આપો એ બધા પાત્ર છે પેપરે જ કર્યું લોકો વાંધામાં એવું થયું હતું લોકો દેખાય આવું થયું ઘા એવું થયું કે મામા દિગ્યા હતા અડદ ચાલ પાંચસો રૂપિયા રોકડ્યા ને હું પવન નથી હા ચાલે ઈચ્છા કરી બાર વડે બે ત્રણ વખત છે તો મુંબઈ થી વડોદરા મુંબઈ આવે તો એરોપ્લેન માં આવે તો એટલું મારી ઈચ્છા કરી પણ દસ માં બે ના કીધું પણ એને તો હું આજ પંદર વર્ષથી તમે તો જુઓ એ મને ગયા ફેલા અહીંયા આવ્યો મૂકવા આવ્યા હતા ફક્ત પ્લેન માં આવી જ ગયું અને પ્લેન ગયા હતા બસ એ બાકી રહે કહીએ તો રાધે પ્રકૃતિ આવો છીએ આપડે હોય છે જ્ઞાની છું તારું પાડું ના પડે આમ ફરું તારું આમ ફરું પછી કોઈ ના દો આઈ વોન્ટ ટુ એક્ પેલું હા ઓળું મોટું આપી દઈશ આપી દાખ આપો આપો આ મને ઘર નથી આવતો હા તો જબરજસ્તી કરાવ્યા છો મને આવો શોખ હતો નીચે માં કશું કાચું ના રહેવું જોઈએ નીચે માં તો કાચું રહેવું નથી પણ વ્યવહાર માં જો કાચું રહેતો પણ ભૂલ કેવાય કાચું કેમ રેચું નથી આવું છે મનુષ ના આવતા હોય છે કે એક પથારી બેડ કરજો એક જ હોય છે પછી એની જોડે દેખલા થાય તો રાતે લાખ મારે છે શું કરીએ નીચે બઉ બોલવામાં વર્તનમાં હોય જુદી બોલવા બોલવા જ્યાં સાથ બોલે પછી ગયો एकज रूम रूमी झगड़ो तार क्या है, के लिए सुझाव क्या बोल साहब झगड़ा कभी नहीं तो को जाते है, है दिए। हमारी क्या हालत है, है। कि है मना है। मैं हमारी क्या तो, तो आप लड़का <laughs> जुदी, जुदी। कैसे इसको हम बीबी ने खुश है મોડા નું પાન લાગે એ તો ઘટના મા તને શોખ હોય મારવા ને તો બહાર મારી નાય ને પોલીસ તું રહેશે તો અહિયાં આગળ શીલે બદલ એને મારીએ સચિનભાઈ